ભાઈ હમણાં પેંગલામ લેવા પાતળ જાય એવા તોરાશ કે ભાઈ જેસર જગન ચોરઠો કીધું પીર ભલે ઘણો અધમ હતો પણ છેવટ બાજી સુધરી ગઈ તો એનો એક વાયક કવું કહેતા હોય તો વાયક જવું જીભાની મજા ગુરુમુખી જીવ છે જીવમાંથી આત્મા આત્માથી પરમાત્માની પરમાત્માની પરમગતિ આ હવોના હોદા કહેવામાં આવે છે એ પ્રમાણે વર્તન કરે એટલે એ હોદે જાય જમાદાર માંથી ઇન્સ્પેક્ટર થાયદાર થાય ને પદાર ઇન્સ્પેક્ટર થાય ઇન્સ્પેક્ટર જેમ જેમ કામ કરે આગળ જાય એવી ગુરુમુખી એની સમસ્યા હોય છે પાઠ પડશે રામંદજી ના પાઠ થાય ચોખા આપે ચોખા થી સમસ્યા બને બે ચોખા આપે બે નજર નો એક ચોખા આપે એક નજર આવી સમસ્યા રહે પછી તત્વજ્ઞાનીઓ છે એની વ્યાખ્યા બીજી કરે ઘણા કે ભાઈ જુન ને દીકરો હતો ને આ પછી આમ કેમ થયું ઘણા પૂછે તો એ સાંભળવા માટે એ કક્ષાને ભરવું પડે ટિકિટ લઈ દે થોડા ક્લાસ પછી સેકન્ડ ક્લાસમાં કરી દે એમ કરવા દે ને બોલો ટીટી અતારી મુગેતે એમાં એને બસ તો ટિકિટ લેવી પડે તો જાન મળે તો લે કે સો જા આને સુ લક્ષણા જની હડે ન હલકી વા જય સરપુર ન Yeah. Mm -hmm. ઘણો Oh <laughs> do no. All right. <Sess> Bali ka બચન તો ગ્રહી રાખ્યો પ્રથમ બહુ કષ્ટ બેઠો તો પાંચ પાંડવ કો વચન मजूरी बनी के काम बैराट में कियो है बचनों के काज राज साज सब छोड़ करी नर पति ने निर्जय निश घर भरो है મતો દેખો મૂર ધ્વજ કોર્વત વચન ને મજા ભજન છે ભગવાન બ્રાહ્મણ નો સ્વરૂપ ધારણ કરીને સિંહ લઈને તમે દાનેશ્વરી છો એવું નામ સાંભળી રહ્યો છો એક બાજુ એની સ્ત્રી પુત્ર કરવત થી ભાગ પાડે એ કાપતા કાપતા નાક સુધી એ ત્યાં ડાબા મજા જો કેવી કે એટલી કષ્ટિ છે એને શાંતિ જવાબ કેવો આપ્યો કે પ્રભુ મને કોઈ દુખ નથી દુઃખ નું આસુ નથી દુખ એટલું છે તો દેખો મોર ઘજતો વિપ્ર ને વચન દિયો સુત દ્વારા કરવત્યો હે સગાલ શાને લાગી તો કાટી હે ચનમાંગત હે છળી તે કરી શક્તિસંગ હેરાન વચન બિચારી દેખો વચનો કો નહી પૃથ્વી આકાશ સતવચન दास तो सब कहे गुरु बचन थी बचाविलियो लियो हरी जनों के संग प्यालो बचनों को पियो है